સાથી બનાવે <l> <coughs> <dass hier Lexus? hassa> <h centre> એ તો જયારે મતભેદ પડે છે આપડા મોટિ મળ્યો રક્ષણ કરી અમારા ભાગ લે બેંકમાં મૂકી જોડે કલાક છોકરા દાવો આપડી જો ધર્મ આવે તો કરવા ના આવે કઈ આપડા વિરોધી થાય તો આપડે આપણું સાચી લેવું જરૂર આપડે મોક્ષ ના થતો આ પરિણ મળે બીજું બધું મળે અનંત અવતાર નો છોકરા મૂકીને એક અવતારો છોકરા મૂક્યો જોવા ગયા હતા બચ્ચા મૂકીને આવ્યા જોવા ગયા મળી મરી નહીં આવે બચ્ચા મળી આવે ધંધો રાખે શું કરી ગયા અવતાર છોકરા ના આપ્યા એ ગયા હતા અને એ જ મો અને પછી છે તો ત્યારે ફોર્મો થાય ને દાવો પડે એટલે બરોબર નુકસાન ખાડો સારો ન હતો ત્યારે બીજ ખાળો હતો પછી કારો લાગે પછી ક્યાં જાય આવી જાય વાંધા કરવું નહીં એવું દાદા બોલા ને હાલત માં દાદા મળી ગયા આપે પેલી હાલત આપડા છોકરાઓ ને બધી આવી બધી ઉપાધિ એમાં દાદા મળી ગયા એમ કે છે કોઈને કેવાય નઈ કહેવાય નહી અને આવતો રે નઈ બઉોકરા બધા આપતો દુકરો એ છોકરા જે આપી દે આપડે કામ કરે આટલો ફ્રી હોય ભાઈ ઘર ના દુકરા ને આપડે હાર્જર ને કરે આપડે જ્ઞાન પોતાનું થાય પોતાનું કોઈ છેદ નહીં આ તો બધા હિસાબી છે નવડા જોડાય જોયા પચ્યા ઘાત ના જો તને બીઠો લાગે ને કેવો લાગે લાગે સારો નથી લાગતો સારો લાગતો સારો નથી લાગતો મીઠો નથી મીઠો નથી લાગતો પાંચે મિનિટ માં નિકાલ આવે નહીં હું તમને વડું થાય ને ના જતા રહું મારું રામ ગમે અરે સા મે તો કઈ જોવા ગયા આપડે આપડે એના હિત ભરી ભર્યા જો હીટ ના માનતો હોય આપડે દવા કહીએ દવા પીવાની તું દવા પી જાય તારું રોગ મચતી છું આપણને હું બગાડે ઊંડા ઉતરે છે ને ઉતરવા જેવું કે અમે તમારે ધોઈ લીધું ત્યાં ધોઈ લીધું છે ને બી એ કરવું આપડે તમા રાખજો કેટલા છે આ લોકો ના વિચાર બી સારું નથી વિચાર બી સારું નથી આ લોકો ના વિચારો સારા નથી પ્રજા થી વિશ્વાસ પ્રજા છે સારા ન છોકરા આવે નહી સ્વાથી એટલે શું સ્વાસી એટલે કેવા હોય સ્વાતિ પોતાનું ઘર રાખે એવા ભાઈ એ મૂર્ખ છે સ્વાસી નથી કયું ઘર ને અમારા પાસે આવડે લાવે અમુક લાયક થાય એ બધી મુશ્કેલ આપડે નીકળી ને આપડા મનનો ભાવ એવોરા હોય કે દુઃખ થાય આપડે થઈએ નઈ એ જવાના હિસાબ આપડે હા ગાલમેલ ના કહીએ દકલ ના થઈ એટલે પણ થઈ જવાના પછી નવા માણસ ની જોડે હિસાબ આવવાના પે બીજા જ બાળે અમને જોડે થઈ જ પછી હજુ એક અવતાર રહ્યો આ બધા ભેગા થશે આ ભેગા થયા તેથી હું કહીએ ભેગા રેજો અમને ભેગા ત્યાંથી કહે તો અમની જોડે ઋણ બંધાવા મળી આવે નવું ઉઠાવી દ્વારા ભયંકર દુઃખો ની યાત્રા થઈ જાય છેલ્લી તક ચા કઈ ખબર ને તેમાં તમારી ટિકિટ પાર પાડી ગઈ વાંધાયું રે કે નહીતી આ રામલા દેહ દેહજી ને મિત્ર માનવો શું કરું આ દેહે જે જ્ઞાની કૃષ્ણ ને ઓળખ્યા ભગવાન પાત્ર માનવો આ દેહ ઉપકાર માનવો પૈસા ગયા હતા ને લોકો દુઃખ કચું અને પછી આવે જેમ જેમ કાળ તેમ દુઃખ વધતો જવાનું દાદા તાદા ના મહાત્મા સંકટ આવે નો કે દાદા ના મહાત્મા મહાત્મા દાદા ભગવાન બોલ્યો બધી પડી ગયો ગાથી ગાડી દાદા ભગવાન બોલા ઉઠા ઉઠાય ને કાર આપડે આફત માં પહે તો એ વાત છે ને આફત ના આવે એ વાત આપડે ભરું કરવાની કેવા વાત કરો પછી આ છોકરા માણું પણ જ નહીં પામવાના પેલું કહી દઉં એમને હિત જોઉં અને હિત માં ના માનતા હોય તો આપડે એ બે થી મે નાખ્યું આગળ હા આખા ઘર ને ભોખી લઈ દે તું હવે આગળ ઘર વાળા ના આવ્યા બધા કુટુંબી બધા પત્ના પડે હા તો બધો માલ એ જેવા. બરોબર છે દુર્ધનતા હોય નક્યો સાથે લક્ષણ એમની નું લાકડું લાકડું હોય પછી લાકડું બળે એટલે પછી ના ચડે એ બધા વિચાર કરવા દેવા નથી આપડે આપણું કામ કાઇ જબ્લિક બઉ જુદી દેવગતિ માં જાય અમારે દેવગતિ થવાની કારણ કે આ બધા જો ઘણા બંધ બંધ પાંચ પચીસ હજાર માસ લેતા એને જોયા બધા ઉપર હ્યુમાનિટી પારકા જીવે છે પારકા માટે જીવે છે એવું જ હતું એવું જ હતું એવું એવું બધે ગયા બને આવડું નાખીએ એવું છે એ તો અમને ટોક ટોક કરીએ ને બધા માર માર બધા મારતો માણસ રૂપિયા અમારું કામ નઈ એ તો સ્ત્રીઓ નું કામ ખાલી સજા તો સહજ ના કહેવાય આ ગરબા ગાય સહજ ના કેવાય ભાર એક પાક લગી ના ભલી વાર નથી પણ આમ હોશિયાર નહી એકંદરે પ્રજા એવું કીધું નહીં મો છે પર્સનારિટી નથી પર્સનાલ માણસો નથી ને તેના તો અંદર આવે ને તો આવ્યો ઘર જયારે કોઈ ની નથી બહુ ઓછી હોય છે પર્સનાલિટી બઉ જ ઓછી જોવા મળે છે નસો બધી બંધ થઈ જાય કેટલી ના ખાયું ના હોય ને આમાં તો એક જ છતા વિધિ કેટલું ખવાય ગયું થયું જંગલી બધા તો બધું એવું છે ઊંચી નાખતા ઊંચી નાખી મા રિજેન્ડર જાય તો આલ્ટ્રા હું પર કે થી એન્થરાપી પણ ઉનીનાતા હું થાય સંકાય કે દેડ નહી મને લાગે મારિયા હું ब्राह्मण હું માજા પટેલ ब्राह्मण હા ભાઈ ब्राह्मण છે કોઈક બાર 10 ચાં સે પોતાનો કનો બની ત્યાં બરોડા સ મુંબઈ વડેથી એ તો કે બોલાય રી કું દે માર્યા <laughs> ગયા <laughs> <laughs> <laughs> <kāri> <a kāhi> <laughs> નવસારી નવસારી પછી ખબર ના પડે હા નવસારી થી બીજે દાડે પાસે ચાલી જાય ના રેલા વચન આપેલા ઉપયોગ નથી રહેતો તારો આખો દિવસ ના શું કામ તારું બધા બેસી કરો એમાં શું બરકત તો એમાં શું અઘરું પડ્યું તારું બીજું કામ નહિ દોરી ગયું તું સાડા છ મહિના પછી ઉડી જવાનું પછી લાગે પડી જાય તો અહીંયા બેઠો હે નઈ તું કઈ ગયા પછી સારું बहुत हो ने बहुत मभुत हों इखे ले गरे पर क्लीड़े बहुत मभुत हो इखे आप इखे आई ये की बंचु आकल आ NEW क्ली आए जी तचीस का आवेए Ты ल सकू हो आवेए सर्संग जालतो हैर इखे ततने मिलब एक नह सो हम ना रहे never જોવાના છે નવરાત્રી નું મહત્વ શું નવરાત્રિ પેલી રીતે એવું હતું કે માણસો બધા ભાદ્રવા જતો અમાવે નહિ જીવવા મુશ્કેલ ભાદવ પાર કરે એટલે નવરાત્રી માં આવ્યો કેટલા માં મૂકેલા સમજો રા એટલે પૂછ્યા હતા કે નવરાત્રી નું મહત્વ શું છે ભાદર મહિનો તાવનો મહિનો એટલે અને આ જીવા તૂટી થાય આગળ આગળ અનાજ થયું અને દૂઢા ભા થયા જીવા તૂટી થાય જીવાની કરે માણસો બધા મોજા પડી જાય અત્યારે જીવારે છે જીવન જ જોયું હોય તો આપણને એમ લાગી જમડી પણ ગામડા ભાઈ નથી એટલે જીવતો રહ્યો તો નવરાત્રી પછી ફરે ઘર બાર એમાં શક્તિ નું કોઈ મહત્વ ખરું રહે આ લોકો નવરાત્રી માં જ શક્તિ નું મહત્વ આખું છે ખરું શક્તિ એ છે જીતો રહ્યો છે શક્તિ જે પૂજા રાખે તો પ્રકૃતિ સારી છે પ્રકૃતિ અસર બની આનંદ મળે અને પૈસા આપણું જ્ઞાન નીકળ્યું હોય તેને આ બધા જવાય ધરું નહીં બાકી જે બધા લોકો જે બહાર નું ચૂકવા ત્યાં તો જોઈએ ને આપડું ના લીધું હોય બરાબર શું એમાં ધોવાનું લીધું એનો દોષ નથી વાતો કારણ કે ગાડીએ શું કરે ગાનો સુખવાય તમારી ને અંબાજી મહત્વ વધારે કેમ હોય દેવદેવી પછી અંબાજી બીજી બધી સ્થાપન કરેલીઓ છે ગીતા દેવી હમણાં જ છે એવું લાગશે કે આ ગીતા દેવી આ બધી દેવીઓ જોડે છે અમુક દેવીઓ છે તે મૂળ દેવીઓ મૂળ દેવીઓના નામ શું છે કયા કયા આ જે મોટી મોટી દેવી સાતમ કરેવીઓ છે ચાર અરે આપડે કરીને કોમ ને આપડે દર્શન કરો આપણને શું ખબર છે હરી બહેનો થાય છે આપણે વસારણ પડ્યા કરતા આપણે દર્શન કરવા માંથી બતાવજો ધ્વાજરણ ઉતરવા જેવું નહીં બહુ ઊંઘું કરવા જેવું ધર્મ રહી વસ્તુ છે ગાયત્રી દેવી ગાય ગીતા દેવી ગણપતિ મહાજે વચ્ચે સ્થાપના દેવીઓ કરી એ શાના આધારે ફળ આપતી હશે આ સ્થાપના કરેલી દેવીઓ જે છે એ તેના આધારે ફળ આપતી હશે કેન્દ્ર છે તમારું જેટલું શ્રદ્ધા એટલું ફળ મળે તમારી સત્ધા એટલું ફળ મળે એમને રાજદ્વેષ હોય કે રાજદ્વેષ હોય એ બાબત માં ઉદાવતો નહીં આપણે એમાં ચૂપ રહેવું શું ખોટો છે જવાબ આપો મહેતા સાહેબ પૂછે છે કે શક્તિ નો દેવો થાય છે લોકોને જે અંબાજી આવે છે બહુ માતા ના ભદ્રકાળે શક્તિ ગરમાયા કાલે એ શક્તિ માં જ ભાઈ બીજું બધું સંસારી ભાવ ઉડી ગયેલા હોય માતાજી માતાજી એ વસ્તુ જુદી છે તો અહીંથી એ શક્તિ આવી એટલે શક્તિ અંબાજી અહીં આવ્યો એટલે શો રે એટલે શક્તિ મને ભય નામ હોય છે પડે વાગી દે આવું પડે વાગી દે હે બધું પછી બધું બોલવા મળે છે પછી બધું બોલવા આવું મળે પછી આપડે કઈ પૂછીએ આપે બોલવા માટે શ્રદ્ધા ના હોય કશું વાંધો ના શ્રદ્ધા મુકન અવરું બોલો શ્રદ્ધા મુકન કરો દુનિયા ના હોય તો વાંધો નહીં બધે રેવા નમસ્કાર કરવા તારી ઘણ રહે છે તમને કેમ ના ખબર પડે આનંદ ના પડે આનંદ કેવો કેવાનંદ વધી ગયો ખબર પડે બેટા સાહેબ કે ગુજરાતી માણસ ગુજરાતી જાણતો હોય પછી એના માં આવિષ્કાર થાય તો ઉર્દુ બોલવા માંડે પડે ઉર્દુ ઉર્દી ભાષા પ્રયત્ન પડે જ છે ને એ રીતે માતાજી આવિષ્કાર થાય તો તો રહસ્ય બાય મારો જે દેવીઓ આવે છે તો કે ભાઈ એક જ સ્વરૂપે દર્શન થાય છે એવું કેમ જુદા જુદા દેવદેવીઓ આવે પણ એમને કીધું જુદા જુદા દેવીઓ આવે દાદાપ ના દર્શન માટે આવતા હોય કારણ કે મને તો એક જ સ્વરૂપે દર્શન થાય છે એવું કેમ એ તો ગોસ્વામી છે આનંદ રાય અને નહી તો પછી જાય પાંચ રાખ્યો આરાધના કરે ને બધું આવ્યું તમારે તો અભેદ સ્વરૂપ થઈ ગયું કેવો અનુભવ થયો એવો અનુભવ થઈ ગયો આનંદ રહેશે બરોબર કેટલા કલાક એક અવતાર બાકી હોય ને તારે ભાગી આ પાંચ આજના મિનિટ બઉ થઈ ગયું તો નિખા ભેગા નથી પણ પંખો હિતકારી છે નહી માનવું માનવા માનવામાં પેલી માન્યતા હોય છે શું હોય છે હિતકારી તો મને હિતકારી તો આવશ્યક કહેવાય બધી હિતકારી છે જ નહીં શરીર ના આવશ્યક કિવાય ગ્રહ શરીર નું આવશ્યક છે ખાવાનું કપડો જરામા ને વીટ કરી કરવા જ પડે એ તો આગળ વધે ના ગુરુ આપણને કે પંખા મંખા ફેર છો નહીં કઈ બાવીસ પ્રકાર ના પરીક્ષા જે થઈ ગયો સહન કરવા તૈયાર ના હોય આજે તો એમાં પરીક્ષા સહન કરવા તૈયાર ના હોય આજે કોઈ પરિસ્થા સહન કરવા તૈયાર ના હોય તો હિતા નથી આ કાર બિલકુલ હિતાહિત નું પાન પણ ક્રમિક માં એટલું થોડું કઈક જાણવા મળ્યું કે ક્રમિક ની અંદર આવું બધું કરે ત્યાર પછી તને મળશે મળશે ક્રમ બમ નહી કઈ પ્રભા લખ્યું છે કે ભાઈ ક્રમ ક્રમ થી તમારે છે ક્રમબમ નહીં ચાલે કે અક્રમ નથી લખ્યો પણ ક્રમ બમ નહી ચાલે ક્રમ બમ નહી અને આ તો રાઉદય ધ્યાન થતું નથી નિરીત છે આતે જૌદય ધ્યાન થતું નથી એ નિ છે ધર્મધાન ધ્યાન રહે છે એ પણ નિર્વિવાદ ધર્મધ્યાન છે ને કેવાયુ ભાઈ છે મનમાં થાય કે આમ ના હોવું જોઈએ તમને શું થાય નહી તમારું ધર્મધ્યામ શું ધર્મધ્યામ અને હું શુદ્ધાત્મા છું ખ્યાલમાં રે ધ્યાન માં રે શુકલધ્યામ હું સિદ્ધાર્થમાં છું કોઈ કામો કરતી વખતે ઉપયોગ બહાર ગયો તો બાકી નિરંતર એમાં એમાં રહે છે અરે વ્યવહાર ના અંદર પણ એવું ઉપલબ્ધ થઈ ગયું છે ઘણા લોકો એમ કે છે કે આમ કેમ તો મેં કીધું હવે કઈ ખબર પડતી નથી ચારે જશે એની ખાતરી ઘણી બંધ થયું ચિંતાઓ બંધ થઈ ગઈ ઓછી ખાતરી આવી ખાતરી ના આવી બારી ફરી છે ને એક એક પરીક્ષા